ત્યારે મળી શંકા કરારી જાતકા ના કરે ના કરે તમે પેલા કરતા ના લીધતા લોકો જે શીખવાડે એવું દાદા પેલા ગોધરા એ એવા મને કાગળ આવ્યો તો ગોધરા પેલા ડિસ્ટ્રિક્ટ જજ તરીકે આવ્યા છે ઇજલતે જવાનું છે અને કેન એકની કે આ કામ કર્યા તો કામ લાગે કુતારે તેલ નું તેલ કોમ કરી બતા સારા થા બીજેતે દેને કેને તેલ સકતું કરવાનું ના તો આપડે કરીએ નથી હા દે ભાવજી આ દુકાને કામ લાગે પોતાનું બરાબર આપડે પોતાના જ માટે અસંતોષ થતો હોય કે પછી ઘણી વાત ના આવે પૂર્ણ ના થાય ત્યાં બીજા માટે ઉલ્લાસ ના હોય પોતાનું બીજાનું કરે તે પોતાનું માન્ય કરે બધી ખોટી ખોટી ભરી છે પણ સાચી માહિતી ભરી છે એટલે ખબર પડે કે આ ખોટી છે પછી કલ્યાણ કરવાનું હાથ તો બધા લોકો બધા જગત ને કેમ ફાયદો થાય એ કરવાનો કરવા જો ના ગમ દાદા કશું બોલે જ નઈ ને પછી આમ થાય કે મને વિચાર આવ્યો દાદા લખ્યું હતું ને કે મને આવતા ભાવ માં પુત્ર થાવ આપનું અને સેવા મળે મને એમ થયું કે અમે બધા એવા જ ભાવ કર્યા છે એ તો પાકા ભાવ કર્યો લખ્યું છે ભાવ કર્યા સંતોષકારક લાભ લેવું જોડે રે તો માસ્ક એવો થઈ જાય કસાય છે મુક્ત થઈ જાય પણ બીજી બધી રીતે તેજસ્વી થઈ જાય હોય છે કોઈ કે ના ખુ રેવાનું મળ્યું કેવું જે બગા પર લતી હતી ઘણી ઘડી થઈ ગઈ એટલે હબલભાઈ ગયે એટલું ખોટું થાય છે બીજા પ્રશ્ન ઠીક છે આપ્યાય છે એવું પાંચ વખત બોલો નહીં હું કહું છું ડાક્ટર નહી ડાક્ટર ને હું કહ્યું કે ના તમારે વાત ને વાર ને પકડી હાથમાં દૂધ છે ને તમે પીવડાવતા દાદા પાસે રાતે ડિ એ બાર મામી લે તો હારું ને સાગડે ને કલાક બે હાર ભલે હારું ભાઈ જાવ તો બે જમી આવ ગાડી હતી હાથ ગાડી ને આપે ચાક છે બધું બીજું વાક્ય એવું છે હું અબૂત છું એવું ભાન મોટા મોટું જ્ઞાન કેવાય આવું બુદ્ધિ આવતે તે બાંધે ઉદે ઓસુગ્ઞાન કેવાય ઓ બુદ્ધિ હું બનતાય તો બોટુ જ્ઞાન કેવાય મોટા બુદ્ધિ કેરો જ્ઞાન કેવાય એવું કેમ આ દેખ દે કે ના હં હં આ જરૂર ટેકનિકલ ભગવાન થઈ લાગે એની વાણી થકી એમના જય માં વેદ થયા છે એટલે બધા ધર્મો ઋષભદેવ થી ચલાયેલા ઋષભદેવ મુસ્લિમ ધર્મ આદિનાથ કહેવાય કેવું એટલે પછી આપડે તો સંસ્કૃત માં આદિમ લખે આદિમ આદિમ કે આદમ શું એના ભગવાન આદિમ નો આદમ આ આપણા આદિમ ઈવ એવા આપડા એના લોકો ભણવા એવું કહે ને કે આ શીખ નું બીજો પ્રશ્ન છે આ ગુરુ લઘુ એટલે આ દરેક ચીજો બધી ગુરુ લઘુ છે જે તારી પાસે આવે છે કેમ ના બધા ઘડિયાળી હલકી થતી જાય ને હા અને આ ગુરુ રઘુ એટલા બધા કરે આપડે કપાઈ કપાઈ કરીએ તો ગુરુ કરેલો કે લાગે છે છે નથી થયા પોતાના ગુણતર તૃત્યમ ગુણો ઉભા થાય પોતાના ગુણતર ખોય નહી દરિયો અને સૂર્યનાયણ તે ભેગા થાય દાડે સૂર્યનારાયણ ભેગા થાય દરિયા ને સૂર્યનારાયણ થાય તો આ તી વ્યતિરેક ગુણો છે ત્યાં ઘરા ઉત્પન્ન થઈ એ વ્યતિરેક ગુણ કેવાય ગુણોધ માલ માં વ્યુણો ઉત્પન્ન થાય છે આ લોકો ના માન્યતા જાય નહીં તો લોકો કરે જ કોણ ગુરુ લો છે એ આત્મા આત્મા એટલે શું જેટલો સ્વ તત્વ છે ને એ બધા મૂળ તત્વ મૂળ તત્વ મૂળ તત્વ આપણને પાંચ દિવસ અનુભવ માં આવતો નથી આ જગત બધું જે બધું દેખાય તે બધું જ ગુરુલ આવે જેટલું દેખાશે એ બધું અથવા હોલી હોલ કર્યા બોલતા કેમ નથી અપવાદે ની બદલ કે કા બહાર અલ્કુ બહાર થઈ જાય ઉતર બધું હા એ થાય કરે હા આત્મા એકલો જ ના થાય આત્મા એકલો જ ના થાય એ પતિ હા ભલા તારું લેને કોણ આય સ તા હે મને મને મને મને તાવ ને પછી ગણકાર્યો નહી એટલે પછી બીજા બાર ને જતો રહ્યો તાવને ગણકાર્યો નહી એટલે બીજા બાર જતો રહ્યો કેવી રીતના રાજ્યકરણ કરીશ તો મુગ્ઞાતા જ રહેવો તો બંદુ કે હવે જલ્દી જાય તો સારું એટલે જતો રે ઓટોમેટિક કે હું ધ્યાતા જ રહેલો મને એમ થયું કે આ જલ્દી જાય તો સારું એટલે જતો રહ્યો સર કે ગેર દે જે દાત સર હવે દે ગતી છે બધા મારી હિસાબમાં જ નહીં મોટા તો પડે ના પડે ગરફા ભરા ગફા લઈ પડે ત્યાર સુધી થઈ જ તે બને છો અને સ્વભાવક જાણવાનું જાણવાનું જોવાનું એ સ્વભાવ દ્રશ્ય છે અને ન્યાય છે આ પ્રવીણ દરેક એટલે મને દ્રશ્ય મન જે છે ને મન શું વિચારે છે તે જાણવા જેવું જાણવાનું ખાલી હું પછી નહીં જાય આ જ્ઞાન વગર માં મન ને ન્યાય કરી શકે નહી ज्ञान ना आप मन एकाकर कहलाए रही सके संकल्प विकल्प मन मैं घुसो एकाकार थो करुम बोलो कल कह વડપ્રધાન આ મારું છે આ પગલા મારા છે મારું આવે સંકલ્પ લેવડાવે છે એ શું કયા પ્રકાર નો સંકલ્પ હોય છે બ્રાહ્મણો જયારે પૂજા કરાવે છે ત્યારે સંકલ્પ લેવડાવે છે પાણી મુકાવે છે પૂજા કરાવે બ્રાહ્મણો સંકલ્પ કરો એ તો અજ્ઞાન संकल्प एटे जो के तब काम करो निश्चय करो निश्चय सीधी बाधा संकल्प कहवाधा ला संकल्प कहवा ત્યાં પણ લાજઋસ છે ભગવાન આગળ ભગવાન પાસે પણ લાજ રૂસો છે આવતા બલડી ને આવક આવતા બચ્ચો અહી બધો બચ્ચો છે પછી મોટો મારે બેચાર સંસ્કાર મીઠો લાગતો બચ્ચા તો આપડે હિસાબ હોય નાખતા જ મન છે રાકેશ પૈસા નો નહીં રાકેશ રોના મન છે રાટકાર ધ્યાનમાં ઉગ્ર બચ્યું હતું તે ને ના હોય ખાધું ના હોય ના ખાધું ના હોય ખાધું કેમેરા સલામ પાઠવે છે. પાછા આપણા લોકો પર આવ્યા. સુખિયા ને સુખિયા તરાના રે. આ સુખિયા એને અમે આલે બસલો લા ઓરતે હમ દે. આદર્ય ચોકળા હિસાબ છે રમા રમે. તો આગળ બે મરામ મોહના મારું માર મોરખાય છે મોહના મારું બહુ બધા મો થઈ જાય ઊંધું ગુરે થતું મોહ નો મારે માર ખાય પડે માર ખાય નહીં મતલબ મો ના મારે બાર ખાતા અને ગરપા આપડે કયું કશું નઈ આપું કોર્ટ માંથી લઈશું બોલા મારું ને કશું છતાં મો મો નહી પણ હોય દાટી દેવાનું નથી ના હોય તો વિચારવાનું એને આપડે સારા સંસ્કાર આપવા માટે શું કરવું જોઈએ આવા આવા છોકરાઓને સારા સંસ્કાર કઈ રીતે આપવા આપવાના હોય આપવાના હોય સંસ્કાર જોઈ ને શીખી જાય દાદા સારી સ્કૂલો માં મૂકવાથી સંસ્કાર નથી આવશે સારી સ્કૂલોમાં છોકરા ને મૂકવા છોકરાઓને સારી સ્કૂલો માં મૂકે તો સંસ્કાર નથી આવતા સંસ્કાર નથી મોટા મોટા સંસ્કાર મહારાજ હોય તો સંસ્કાર હોય ને સારા પુસ્તકો આવે છે ને સ્ટોલ પરથી એ સારું પુસ્તક એવું કોઈ છોકરું હતું નથી કે સારું પુસ્તક લાગતું રહે મારા પુસ્તકો છે ને તે મૂકી દે બારી નથી આજે પાંચ કિલો ભેગા થયો એ વરગાડે એક કલાક વળી જાય છે ને તમારા સીકને ખબર પડશે ઘઘરાજ એક કલાક ઘઘરાડીએ શું થાય સારી સ્કૂલો માં કઈ રીતે આવ્યો શું કરવું જોઈએ માત્ર સારા હોય તો જેવા વિશે સંસ્કાર કરવા સારા સારા સંતો બોલાવા જોઈએ જે પ્રખ્યાત કરાતા હોય બાર વાળા જા ને પપ્પા ચડ્યો ગમે તેવું કોઈ કહેતો આપણને લક્ષી પડવાની જગ્યા ક્યાં થાય તો તમે કે ખાડા મીઠું બોલેલું તો સ્વીકાર જ ના કરોડવાની બે જાતની મીઠા જ્ઞાની મીઠાશ જ્યાં આગળ અમૃત મીઠા છે અને પેલું મધ જે મધવાની ધારે પચો પડેલી કેવું લાગે સાંપ્રત ના આ મોટા મોટા સવાલ છે કે દરેક ને સ્કૂલોમાં મોટા મોટો સવાલ છે કે કઈ રીતે છોકરાને સંસ્કાર આપવા સ્કૂલો માં અત્યારના સમયમાં संस्कार ભાઈ ફટકાયું છે તમે સંતો ને બોલાવાની વાત કરો પણ માસ્તો વિચાર જ નહી આવતો સંસ્કાર આપણે સંતો ને બોલાવવાની વાત કરીને મારો કરે છે પોતપોતાની કમાણી પડ્યા છે કમાણી ક્યાં લઈ જશે આ લોકો બધા ને એ કમાણી આ લોકો બધા ક્યાં લઈ જશે પ્રેમ જોવા નહી મને આકાર શું નહિ મને સાચો પ્રેમ કેવા એ જોવા નહી મળે અને પ્રેમ થી સુધરે સુધરવાનું પ્રેમથી સુધરે વધે ઘટે પ્રેમ વધે ઘટે સરખો રહે તો વ્યવહારિક રીતે એવી રીતે પ્રેમ જગતે જોયો નથી કોરો જ્ઞાની પુરુષ કે ભગવાન હોય પ્રેમ પ્રેમ અદઘટના હોય નિરાશક હોય શું એ જ એ પ્રેમ એ જ્ઞાનીઓ પ્રેમ એ જ પરમાત્મા સંસાર ન થાય છે ભાને છોકરાઓ કશું ભર નથી મારે શું થાય શું નઈ એવું ભાન જ નથી जगत कल्याण भावना प्रश्न जगत कल्याण भावना प्रश्न છોકરા કુદરત વાત કુદરત છોકરા સારા ને સારા છે કોઈ કારણ હતા એમાં છોકરા છે શું મગન ગુણા છે ત્યાં ખાડીક ભટેક બટેક કરીશી લેવા બંધ અને પેલા બધા બ્રાહ્મણ છોકરો લોભે નથી છોકરા લો નથી માન્ય પડી નથી અને પેલા બધો દુખો માલ માની લો બિચારા દીવડા જેવા છે માલ નથી એ નવો માલ પ્યા વાર ની રાખે પણ અત્યાર કોણ ત્યાં અત્યાર મારતો હવે તાલ મળશે પેલા એના કરતો એક દાળ વખત હાલ આપણે એક સંસ્થા ઉભી કરીએ આપણે એટલું છોકરા તમે સારા સંસ્કાર આવે જેથી કરીને એટલું સમજ્યા છે કે સોરે છોપારા બન્યા છે આ તો કચરો માલ છે આ તો આપડા આવશે ને તમારે કુદરત ની આફતો રાગે પડી દે છે અને એ કુદરત સુધી કર્યા તમારે ભાવના કર્યા કરો કલ્યાણ થાય ભાવના કર્યા કરો નિરંતર અને બને એવું આપડે સંજોગમાં આવે ને તેની એવું વર્તન કરવું કે થાપ પડવી છે શું થયું તમને જ્ઞાન છે તમારે છે કોના પાડો પેલું પેલું કહ્યું હોય તો છોકરો ભણસા કેમ આવે છે બીજું કોઈ મન ધ્યાન નથી એકાંગી થઈ ગયા બીજો એટલે ભણતો આવડે ભણતા ભણવાનું ધ્યેય શું હોવું જોઈએ ભણવાનું ધ્યેય શું હોવું જોઈએ અમુક પ્રકાર નો વિનય આવે ને મોટી સમસ્યા છે દાદા બહુ મોટી સમસ્યા છે સમસ્યા મોટી છે જબરદસ્ત આ કાળમાં જ આવા છોકરા તેથી જ બગડી ગયું ને એના કરતા બરકટ વધ પડી નથી કરતી પડે નથી આવ દેશ જેટલો બધો તિરસ્કાર કોઈ અલકિનાથ ને પટેલ બ્રાહ્મણ બે હેરીને બ્રાહ્મણ જોડે વાડીઓ બે હેરીને મમ્મી મને ઘટવાડી દઉં હું પણ નાદવાનો હતો તેનું આ અત્યારે છોકરીઓ નાઈ જાય છે દુખ એકંદરે ધાર જરા બધા એમને કયું હોય પચી જાવી કે જાઓ બેલ્ટી આ ડબલ બેડ બી ચાર જવાય હોય એને એવું કીધું બાપ મારકત નથી એટલે હું આ ડબલ ડેબ્રેટ તો હિન્દુસ્તાન માં હતી છે વિચાર ચાર વાર हिंदुस्तान रहता था ते ते दिखे दिखे <laughs> તમને ખબર છે આ વખતે સ્ત્રી પુરુષે જુદા રહેતા હતા જુદી જુદી જુદી રૂમો રહેતી હતી તમને ખબર બધી મેં જોયેલી બગલ બે જોઈ લઈશ બેડરૂમ તો બે પાંચ છોકરા એવું છે છત નથી છત આવતા વાર નઈ લાગે સંસ્કાર આવતા વાર છત એના પોતાનો સંસ્કાર બીજા પાછી પહેરત નહીં આજે ભણ્યા પછી બહુ બેકારી થાય છે હું શું એકઠું બોલ ભાઈ લાગે છે જતા